તારે નક કરવાની ઈચ્છા છે હા નકલ થાય એવું લખતું નથી હા તો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 લ્પી બનાવી શકે વિકલ્પિકલ્પી પોતે નિર્વિકલ્પી હોય તો તે પદમો બેસાડી શકે બેસાડીને મોક્ષ નું પ્રત્યક્ષ નું ધારણ કરે અને બેનો બંધાય ફક્ત આ બધે કરી ગયો પેલો જન્મ થયો વૈષ્ણવ કરાવો મને પસંદ નથી કરતી સબંધ તો લગ્ન લાગ્યા પછી લગ્ન છૂટે સબન કહેવાય એ લગ્ન લાગી સંબંધ ની લાગી જાય કે જૈનો જોયું વેદાંતુ જોયું વેદાંતો વેદાંત નો થોડો ઘણો સ્ટડી કર્યો પણ વેદાંત પછી પોતે ચાર વેદ પોતે ઈટસલ્પ બોલ્યા ચાર વેદ પૂરા થાય ત્યારે ઈટસર્પ બોલે છે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 અહીંથી બોર્ડ વાંચીએ કે સ્ટેશન જવાનો હસ્તો એના જેવું છે એ બધા ને અને એના આરાધનથી આ રિલેટિવનો શાંતિ રહે ને કંઈક એનો આરાંધ એમ કરતાં કરતાં માર્ગ મળી આવે જ્યારે તારે જ્ઞાની પુરુષ મળશે તારો ઉકેલ ને ત્યાં સુધી કેમ નિમિત્ત છે નિમિત્ત કોઈક જીવ નહીં કે પોતાની પોતાની સ્વતંત્ર શક્તિથી પાસ પાસ થઈ જાય પણ તે પરભવમાં આવડો છોકરો હોય ને એને પૂછ્યું ભાઈ આ રસ્તો ક્યાં છે એને ગુરુ જ કર્યો કેવાય આપણી વાત બધું ગુરુ વગર તો કશું દુનિયા ચાલે પોતાને જ પોતે જ્ઞાન સુરત ના પ્લેટફોર્મ પર કવિરાજે લખેલા ને ને પોતાની સમાધિ માં બેઠો હતો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 ખાલી આપડા રામકૃષ્ણ કર્મ હું થતા એની સેવા કરવામાં માનવ કરીને જ્ઞાન નહીં થયું લાયકાત વગર વસ્તુમાં વ્યવહાર ચાલે છે ને કે અમુક ને જ્ઞાન મળ્યું અને અમુક જ્ઞાન આપે એ બધી ભ્રાંતિ છે બધી ભ્રાંતિ છે જ્ઞાન બે પ્રકાર નું એક સંસારીક સાધુ સં જ્ઞાન કેવાય છે કેવું રિલેટી જ્ઞાન કરતા પણ હું ના છૂટેલું કરતા પણ એક કૃષ્ણ ભગવાન નું કરતા પણ હું છૂટેલું હતું એટલે નૈષ્ટિક બ્રહ્મચારી કેવાયા શું કહ્યું આટલું બધું કર્યું આટલું બધું અલાવ્યું આટલું બધું ફ્રેક્ચર કર્યું છે આ બધું કર્યું પણ છતાં નૈષિક બ્રહ્મચારી કહેવાય આનું કરતા પણ છૂટી ગયેલું એટલે રિલેટિવ જ્ઞાન કહેવાય છતાં લોકો પૂછે છે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 તમે એક તો તમારો સૂક્ષ્મ કેફી વાળા છો કેવા છો એટલે હું મહારાજ છું એવું ભણ્યું હોય હવે આ કેફ ક્યારે ઉતરે એ કેફ ઉતરે નહીં અને મારું જ્ઞાન પરિણામ મહારાજ ને કહ્યું એક દારૂલીઓ માણસ આવે તો એને ડોલ પાણી જોઈ દઈએ અને દારૂએ મને એમ કે સાહેબ મારામાં કઈ બરકત નથી અને મારી પર કૃપા કરો તો અમે કૃપા કરી શકીએ શું કે જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે અમારી ઈચ્છા ધરાવનાર હોવો જોઈએ અને વિનય હોવો જોઈએ પરમ વિનય થી છે શું આવડત બાબતની જરૂર નહીં જ્ઞાની પુરુષ પણ અધિકારી તો અધિકારી તો સંસાર માર્ગમાં રિલેટિવ માર્ગમાં હોય ગમે તેવા પાપી સમાસ ને તારે એનું નામ જ્ઞાની શું કહ્યું ભયંકર પાપી એક એક સાથે કસાઈ હોય તેને તારી શકે જિજ્ઞાસા મુક્તિ ની જોઈએ અધિકારી તો આ સ્ટેન્ડર્ડ માં જોવું પડે આ રિયલ માર્ગ માં તો શું કરતા પોતે માલિક નથી પોતે નિમિત્ત બુદ્ધ છે એટલે નિમિત્ત એટલે ખોખું હોય અને ખોખનું ખોખું રૂપાડવું હોય આ બધા ભગવાન એક જ પ્રકાર નો સરવારા બાદ બાકી કુદરત કરી રહેલી કોણ કરી રહી કુ સર બાદ બાકી તમારો નભો એ સરવારો કેવાય તમારો કુદરત કરી રહી છે અને ગુણાકાર ભાગાકાર આ મનુષ્ય ભ્રાંતિ વાળા લોકો કરી રહ્યા છે ગુણાકાર ને ભાગાકાર રાતે ઉડી કે છે કાકા આવે આવે અગિયાર વાગ્યા સુધી કાકા સુઈ ગયા પછી ઓળી ને પછી મેં યોજનાઓ ઘડે છે અને સવાર બાદ બાકી તો નેચરલ છે એટલે કરી લખે ને તો ગુણાકાર ભાગાકાર પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ એટલે જેને ગુણાકાર કરવાની જરૂર નથી ભાગાકાર કરવાની જરૂર નથી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 મારે બળતા નથી તો તમારે એને શું કેવું સુખમાં નથી મુર્છામાં છે શામાં છે મૂર્છા હું તો આપે વડોપ્રધાન થઈશ એની મૂર્છામાં મૂર્છામાં બધું પડ્યા રે મૂર્છિત ભાવ કઈ પણ સુખ છે મૂર્છા છે સાચું સુખ નથી મૂર્છા બાકી અંદર ઉપાધિ માં હોય કારણ કે આરોપિત ભાવ છે ને છૂટો નથી આરોપિત ભાવ ત્યાં સુધી મેં સાત કરે બાવો બાવલી સાધુ સન્યાસી બધા સફળેલા છે આખું વર્લ્ડ સફળેલું છે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 આકા વર્લ્ડમાં કોઈએ સ્ટડી ના કર્યો એટલો સ્ટડી એમને પોતે કર્યો એ પુરુષનો સ્ટડી કર્યો બધો અને એમનો એમનો ધ્યેય એમને બહુ પસંદ પડી ગયેલું એટલે પછી મને ભેગા થયા કુ તમે પચીસ વર્ષ પાથર એની કમાણી મને તમને દેખાડો પચીસ શું કમાયા એવી કમાણી તો કોઈ દેખાતી નથી કહેશે સાબળ્યું ને કુટકારો થયો તારી પાસે ફરફર કર્યા અમાર શું કમાયા ઇકો ગયો મેંભ્યું મેં કહ્યું પચીસ વર્ષ પાણી કર્યા નથી આવું અનંત્રગવાન પણ એવું સ્વતંત્ર થવું જોઈએ શું કહ્યું જે આવ્યો તે ઉપરી જે આવ્યો તે ટકાવે જે આવતો ટાવે જે આવતો ટાવો ઘેર ઘેર છોકરા ચડકાવે બાપા એ ચડકાવે વાઇફ ચડકાવે માટે આ સંત પુરુષ છે ફોરેન ને માટે એને માટે સંત પુરુષ નથી આ લોકો તો વિકલ્પી કેવાય આ વાત એમની કોમ લાગે નહી છે એનો ઠીકણી ના લે લોકો અને જેટલા લે છે એ બધા ઇકોઇઝમ વાળા છે જેનો કઈ મગજ નું ઠેકાણું નથી પડતું તો જેનો ઉભો રહેબુસા ની બેગ ને અને મનમાં માને કોર્ટપાટન કહીને કામ નકમ ભટક ભટક જોવા કરે છે તે પછી મોક્ષ માર્ગ તો કોને હોય જુનાગઢ જ્યાં સમજાયું તમને પોલીસ સમજરો લો નથી લોકો લોકો પૂછે કેસ નું આપ શું કહો છો તો મારે કેવું પડે કે અરવિંદ ઘોષ નો શું છે સંકલ્પ સિદ્ધિ નો માર્ગ છે યોગ માર્ગ ની એમને જે સંકલ્પિત કર્યું છે કે દિવ્ય ચેતના ઉતરો સંકલ્પિત કરશે પણ મોક્ષ માર્ગ નો જો ત્યાં પોલીસ રામકૃષ્ણ પરમહ એ મોક્ષ માર્ગ માં છે અને મોક્ષ માં થોડા વખત મોક્ષ માં માટે રસ્તા એમને મળી આવવાના આ લોકો ને છેલ્લા છેલ્લી હદ પોતે ધર્મ બદલતા રમણ મહર્ષિ સાચા પુરુષ એ સાચા પુરુષ શ્રીમદ રાજચંદ્ર તો જ્ઞાની જ કેવાય એવા એવા સાચા પુરુષો જ્યાં છે ત્યાં ઉકેલ આવે બાકી આ બધું જ્યાં આગળ રામકૃષ્ણ પરમહુ આખું જુદું ને એટલે એ રીતે ચાલુ આવેલું ક્રમ જ્ઞાની આ વેસ જ્ઞાની પાકેલા નથી આજે આપણા સામે છે મેરેજ પછલું થયેલું છે આશ્ચર્ય એટલે ક્યારે પણ ના બને એવી વસ્તુ બની એનું નામ આશ્ચર્ય દસ આશ્ચર્ય દસ આશ્ચર્ય આ વર્લ્ડ માં થઈ ગયું નથી દસ લાખ વર્ષમાં અને અગિયારમું આશ્ચર્ય કેવાય છે શું કેવાય અગ્યારમુ આશ્ચર્યમો આશ્ચર્ય પદ ગવાડ આપડે અસહ્યતી પૂજા એટલે આમ બોર્ડ બોલ કોઈ જતનું નહિ ભગવ નહિ ધોળ નહિ બોડ નહીં પગે લાગે ને બોડ મારેલું હોય દોરવું કેવું બધા હું કઉક પેસેન્જર છું પણ પેસેન્જર જ છીએ ને બીજું ગાડી માં પેસેન્જર બસ માં પેસેન્જર જગત માં અવતાર છે શું છે ખાલી ડ્રામા છે તમને એમ લાગે કે આ રિયલ કરે છે આ બધી ડ્રામા છે જેમ ભરતું હરી ડ્રામા કરે ને સાચું નથી પણ જ્ઞાન માં જ રે અને હોમ ડિપાર્ટમેન્ટ બહાર નીકળે નહીં ફોરેનમાં ફોરેનમાં સુપરફ્લુઅસ રે શું રહે આખું જગત ફોરેન ને હોમ ડિપાર્ટમેન્ટમાં શું રહ્યું છે સમજવે તમારું હોમ ડિપાર્ટમેન્ટ નથી તો પોતે ક્ષેત્રક ના કહેવાય સ્વક્ષેત્રમાં બેઠો ક્ષેત્ર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 બે સ્વાદ આયા ઘરે શું થાય હા આ કડી બે સ્વાદ થઈ ગયું હોય બે એટલે મોડું બગડ્યા ઘરે આખો દાડો મોડું બગડેલું હોય મોડા પર દુ હોય આપડે તમને સમજાય ને આ દિવેલ ક્યારે જાય કે પોતે હોમ ડિપાર્ટમેન્ટમાં આવી જાય અને ફોરેન ફોરેન બે ડિપાર્ટમેન્ટ ફોરેન ડિપાર્ટમેન્ટમાં સુપરફ્લુસ રેવાનું સુપરફ્લુઅસ કેવી રીતે છે ને આપડી વડોપ્રધાન બાંગ્લાદેશ ને કઈ વાવાઝોડું આવે છે ત્યારે ફોરેન ના પ્રધાન ને કે છે કે ભાઈ આવજો આપડે કાગળ લખવો પડશે દિલસોજી નો કે વાવાઝોડા બહુ માણસ મરી ગયું છે એટલે આપડે દિલસોજી કાગળ લખવો પડશે દિલગીરી બતાવવી પડશે એટલે આપડે આ ખબર હોય વાત સર આપડે મનમાં એમ થાય કેટલી બધી દિલગીરી થતી હશે ટેબલ ઉપર શું કરતા હોય પેલા લખાવતા હોય કે અમારે અહીંયા આગળ બધી પ્રજા ને નથી આવતી તમારા માટે બહુ ચિંતામાં અમે છીએ અને અમારી અડધી કાઢીએ અમારો વાવતો ઉતારી અને તમને મદદ મોકલવાની તૈયારી છે પણ આગળ પર પડેલા હોય હા ખાવાનું બધું ઉપલબ્ધ જયારે આ શાદી કરવાની સુપર ફ્લસમાં કરવા પછી પછી એ બંધન ફીરી કરવાનું માળા ચિંતિત માત્ર તિરસ્કાર ના હોય પણ આ બધાના લોક ના કલ્યાણ માટે અમારે આ પહેરવા પડે છે કઈક એનું કલ્યાણ થાય છે એટલા માટે આ નાટક કરવું પડે છે કિંચિત માત્ર રાગ નહી કિંચિત માત્ર દ્વેષ નહીં એ વિતરાગ દશા ઉત્પન્ન થઈ કૃષ્ણ ભગવાને કહ્યું કે આ જે વેદ વેદો ત્રિગુણાત્મક છે કે છે શું કે છે વેદો ત્રિગુણાત્મક છે કે છે વિતરાગ થવાની જરૂર છે વેદો ત્રિગુણાત્મક કેમ કહ્યું વેદ એકલા ઉપર આધાર ના રાખીશ आगर जाव नी ए बद शास्त्रों त्रिगुणात्मक आमात्विक गुणों पर ली जाए ना सात्विक गुणों पर ली जाए सात्विक आगर काम कर दशा प्राप्त थी तो निर्भय पद उत्पन्न निर्भय पद उत्पन्न थो तारू स्वतंत्र पद उत्पन्न थे उपरी रो नही इंडिपेन्डंट रह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 કેબ્લિસિટી નથી કરતા અનાયાસ અને સત્યાવીસો જેને જ્ઞાન આપેલું છે આ પણ તે નો લો કયો કાયદો કેટલો અમારે થાય દસ પંદર હજાર હા ભાઈ આવી રીતે બેઠા છે તેનો વાંધો ના હોય કોઈ આમ બે ના હોય જેના ફાવે જેમ ફાવે તેમ બેસે તેનો વાંધો ના હોય પેલો ઉઠી ને જાય તો એમાં તો નહી આવેલું છે કે પડે એના કરતા ઇધિ આવે આ કાળના મનુષ્યો માં શું છત રહી નથી આ છે તે કંટ્રોલ નો થઈ ખાઈ ને તો આ દશા થઈ કલયુગ માં જાગ્યું છે જો અમને ભેગો થયો તો કામ જ થઈ ગયું સત્યુગ માં સત્યુગ માં મહેનત કરીને મળી જાય તો કશું મળે નઈ અને આ કલિયુગ અમને ભેગો થયો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 मरम निकल शुरुआत थाना ये मरम सौ टका पूरा थाय तेरे ज्ञाक निकल शुरू थाय ज्ञानार्क तो आ सीधे हूँ ज्ञानार्क आप दूस जयरे अमेर धर्म उत्पन्न थे आ टाइम पोना है आगलू भूलते जाए बाथलू आग में वाँचते जाए बरकत क्या है पाथलू भूलते जाए आगते जाए धारण करने की शक्ति नहीं कोई शक्ति ज रही बड़ी बेक्चर थी गई थे અધિકારી શું જોવાના હોય દારૂ ના પીતો હોય તેના અધિકારી ગણીએ દારૂ નું પીતો હોય ના ગણીએ બધું દારૂ વ્યાપ છે દારૂ એવું છે ને ભગવાને શું કહ્યું કે છે ભાઈ સાહેબ આ છોકરો છે તે દારૂ નથી પીતો એક બ્રાહ્મણ બે છોકરા હતા એક ત્રણ વર્ષનો હતો અને બીજો દોઢ વર્ષનો હતો અને એ બ્રાહ્મણ ને બ્રાહ્મણી બેવ મરી ગયા આ તો એક દાખલો કઉ છું સાંક એ બ્રાહ્મણ ને બ્રાહ્મણી બેવ મરી ગયા હવે ગામમાં બીજું કોઈ બ્રાહ્મણ નહોતો રજબૂતોનું ગામ હતું તો પછી રજપૂત બધા ભેગા થઈ વિચાર કર્યો કે આ છોકરાઓનું શું થાય બિચાર બે ગયા વર્ગ નો છોકરો એનું રક્ષણ તો કરવું જોઈએ એક રજપૂત ના છોકરો નતો તે છોકરો તો હું લઈ રહીશ કે હાથવીશ કેતો અને બીજો સાથે કોઈ લેતું નતું દોઢ વર્ગના તો પછી એક હરિજન કે છે મારાથી કહેવાય નહીં પણ જો તમે મને આપો તો હું હાથ રહીશ કે તું એટલે ગામ લોકોએ બે છોકરા ફાંપી દીધા એક હરિજને ફાંપ્યો એક રજપૂતને અને રસપૂત સુંદર વૈષ્ણવ ધર્મ પાલતો હતો દારૂને અડે ને ઘટાને વૈષ્ણવ ધર્મ પાલતો હતો એટલે ત્યાં એક છોકરો છે તે મોટો ત્યાં થવા માંડ્યો બ્રાહ્મણનો અને એક છોકરો આમ હરિજનને ત્યાં મોટો થવા માંડ્યો પેલો અઢાર પેલો વીસ વર્ષનો થયો ત્યાર પેલો અઢાર વર્ષનો થયો ચલો વીસ વર્ષ નો શું કે છે કે અમારા શું અમે દારૂ ગારી હરિજન તૈલો આ બે બ્રાહ્મણના છોકરા હતા પણ એમને પાણી મળ્યું જુદી જુદી જાત સંસ્કાર જુદી જુદી જાતના મળ્યા એ બે પડી ગયા વહેલો વહેલો થશે કારણ કે પછી મોક્ષ ની ક્રિયા કોઈ કરતા નથી દેવગણ મોક્ષ સંબંધી કોઈ પૂછ્યો નહી આ દારૂ નહી પીવાનો અહંકાર કરે છે અને આ પીવાનો અહંકાર કરે છે દેવ અહંકારી છે મારે મોક્ષ ને માટે તો નિરહંકારી કામ છે આ નથી પીતો એને ભૌતિક સુખો બલશે અને આ પીવો છે એને ભૌતિક સુખો ફ્રેકચર કરશે બાકી મોક્ષ એટલે તો નિરહંકારી માર્ગ છે કેવું છે એટલે આ બધું વાત માં લોકો સમજે છે કે આમ કરીશું એટલે અધિકારી ગણાય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 આ તો રાત દાળો ઠોકરો ખાયા કરો છો પ્યાલા ફૂટી જાય છે તો કડાપો અજંપો થાય છે શું થાય છે મહી પ્યાલા ફૂટ્યા હોય અહીં ફક્ત હંળાયાનું જ્ઞાન થયેલું હોય તે પહેલા તો મહી હાથમાં ફૂટી ગયેલો હોય અને જાણી કેમ કેવાય જાણી તો એનું નામ કહેવાય ઠોકર વાગે ને બિલકુલ એટલે મેં એમને કહ્યું મેં તમારું જાણેલું એ બધું કામ લાગશે નહીં તમને કામ લાગે એવું જ્ઞાન જાણો ના હજુ મને પછી ફરી વાર ક્યાં હતા કે મને કડાપો અજંપો થયા જ કરે છે તારે સારું ગાડા નું ફળ કડાપો અજંપો ના હોય કડાપો ના હોય ને અજંપો ના પોતાનું ઘર બળતું હોય ને તો કેવાયપ ભાવ નિર્લેપ ભાવ સંપૂર્ણ તો વેચા લોકો કે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 ઇમોશનલ કરે આ ગાડી મોશનમાં હોય છે ઇમોશનલ થઈ જાય શું થાય આ ગાડી મોશનમાં હોય છે ઇમોશનલ થાય શું થાય બધા માણસો મરી જાય એવું આપણે ઇમોશનલ થઈ ને આમ મારી જીવાત છે તો બધી મરી જાય એનો દોસ્ત બે છે પછી પોતાનો જીવાત બધી આખી ભરેલી ઇમોશનલ થવાથી મરી જાય બિચારે જ્ઞાની પુરુષ ઇમોશનલ થાય ને અમારે ઇન્કમ ટેક્સ વાળા એ એક રકમ ને લઈને એમ પછી એ મને શંકાસ્પદ લાગે છે એટલે મેં ચાર પાંચ હજાર રૂપિયા વધારાને છોડી દીધા વેરાના ટેક્સના એટલે વકીલ કે છે અમારો વકીલ કે છે કે સાહેબ આ તો દર્શન કરવા દેવા પુરુષ પુરુષ છે અમે દર્શન કરવા દઈએ છીએ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 અને પુરસાર થયો ત્યાંથી મોક્ષ ની શરૂઆત ત્યાં સુધી તો આ તો બધું પ્રકૃતિ કર્યું ના ગમતું કરાવે છે નફો આવ્યો તા હું કમાયો ખોટ ગયું તા કે ભગવાને કારો મારા રાશિ છે નહીં તો મારો ઘોડી લાવ્યો છે એના પગલા ખરાબ છે છોકરા ગુના બાંધી રહ્યા છે પોતાની નથી તમારા ભૂલ ખરી છે આ બે તળી હશે કે તે પાછો હશે કે છે નિરંતર આરોપી ભાવમાં છે બધું પઝલ ધી વર્લ્ડ ઇઝ ધી પજ છે કેવું ચાલ્યા કરે છે પાછું અને તે પાછું નિયમ નાની પ્રજા મા બાપ ડરાય ડરાય કરે એ જમરા આયા સુજા છે જમરા આયા સુજા એટલે આ પ્રજા ભડકે ભડકા પ્રજા અને પાછા જમરા ના ભૂતગાલે જનાવર છે કે આટલું બધું વર્લ્ડ ને પચવી રહ્યું આ બધા જમરા નામનો ચિત્ર છે એ કરેક્ટર રોંગ તપાસ તો કરવી જોઈએ એટલે આખું વર્લ્ડ ફેતી જોયું જમરા નામ જ નથી ક્રાંતિ થી એ યમરાજા નામ આપ્યું તો પછી હોવા જોઈએ એના ઉપરી હોવા જોઈએ તો ભગવાનની ઓફિસો બધી બહુ મોટી હોવી જોઈએ તો ભગવાન ની શું થયું અને ઘરડા સાસુ કઈ મરવા દે કે ભગવાન ઘડા કઈ ભગવાન કઈ મોડો જીરે રે બધા પરિણામ આ નિયમ રાગ લઈ જાય છે નિયમ રાત છે યમરાજ નામ જનાવર નથી આવ્યા એટલે ભડકી ગયેલી પ્રજા જરા આ તે વખતે એ જે કઈક અમને અનુભવ અનુભવ્યું એ અનુભવવામાં એ પણ અંદર જુદા ખરા કે સુરત સ્ટેશન આપણે જે અનુભવ થયો હતો તે અનુભવ શબ્દો માં કઈ કહી શકો અને અનુભવ થયો તમે તે અનુભવ ના પદ્મા હતા તે જુદા હતા આ હું ઈશ્વર ભાઈ છું એ અનુભવ છૂટી ગયો એગોઈજ નો અનુભવ છુટી ગયો અને સ્વાનુભવ જ્યાં ઈગોઈજ નથી પોતાને તે અનુભવ થયો વર્લ્ડ શું છે કેવી રીતે બન્યું છે કોણ ચલાવે છે આ બધું કોણ છે શા માટે ભેગા થયા છે શું હેતુ છે બધું જ્ઞાની પુરુષ ને દર્શન આવી જાય બધું સમજાઈ જાય માંથી મોમેન્ટ બધું સમજાય જાય શબ્દો માં કયો અનુભવ હતો કેવી રીતે ક્રિયા ચાલી રહી છે કોણ ચલાવે છે બધું એ દેવ લોકો શું છે પાકો શું છે આ રસ્તા મધ્યલોક ના કોણ એટલું છે કે આ ગાળ જે આપીએ છીએ અનંતવતાર ખોટ કાઢવાની છે ભગવાને શું કહ્યું કે આવું જો જ્ઞાની મળે તો એની પાછળ તું તો પડી ગેજે શું કહ્યું હવે તમે એવા કર્મો લઈ રહ્યા છો મારી પાસે પડી રહ્યો ને તો તમને બોલાવા આવે છે બે કઈ બોલાવાનંદ ખોટ ભાગવાની છે ત્યાં આગળ બેફામ પણ ન ચાલે શું કહ્યું એટલી જાગૃતિ રાખી છે અને બીજું અમને દસ પંદર એક મહિને અમને અમારે દર્શન કરવા માટેનો ફોડ હં જવો જોઈએ બેઝિક સમજાવી ને પૂરેપૂરું બેઝિક આપણે તમે આપી દઈએ તમારું કામ અત્યારે ચાલુ થાય ભ્રાંતિ જાય તમારી ભજન વાડી ના પુસ્તક